આવે તો શું કરવાનું દાદા ભાઈ પૂછ્યું છે કે ખરાબ વિચાર આવે તો શું કરવું ખરાબ ને ખરાબ વિચારો આવે એટલે આપણને ગમે નહિ મન થી છે મન થાય અને હારા વિચાર આવે તો બધા વિચાર ખરાબ હોય ને તો કરમ બંધ ને તો અડધા પડધા ખરાબ આવે છે પણ અડધા ખરાબ આવે અડધા હાર આવે અને ખરાબ હાર બી છે જ્ઞાતા દતા રહેવાની જરૂર છે વિચારો એ મન જેવા કોઠી પડી અને નીકળે છે એવી રીતે પણ કોઠી નું તો આપણને ઠીક છે પણ આ મન જે નીકળે છે ને તેને બુદ્ધિ વાંચી છે ગસ વાંચી શકે છે એટલે એ બુદ્ધિ અહંકાર નહીં કે આ બરોબર છે હવે મન જે અસ થાય તીકડે વિચાર ગણાતા નથી વિચાર તો અહંકાર વિતરે છે શું થાય છે તો વિચાર કેવાય ને ડુંબળી જાય ગાતા હતા ચારો તમને વિચાર નઈ તમારો નિર્વિચાર આ નિર્વિચાર સમાધિ છે આપડી નિરીક્ષક સમાધિ કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી જેને નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે કોઈ પણ જાત નો વિકલ્પ થાય ઈચ્છા પાર્લામેન્ટ પાર્લામેન્ટ સ્વતંત અને અમારે તો પાર્લામેન્ટ ચાર ચાર જ ની પાર્લામેન્ટ છે અહંકારી પ્રેસિડેન્ટ અહંકાર અધરો છે ધૃતરા જેવો એટલે બુદ્ધિ કે અહીં સહી કરો એટલે સહી કરીએ दारू नीत चित्रो करे तो ना तो मन कित मान मन मेर शू हो મારું મન આમ જાય છે ઇન્ડિયા જાય છે તે મારું મન ઇન્ડિયા જાય છે એ બધું બોલે છે એ સમજતા નથી ચિત થાય આપડું ચીજ જઈ શકે તે મન નું કેવાય છે એકલા વિચાર છે મન છે બઉ ભટકવાનું ચિત્ત તો અંદર ભટકે બારે ભટકે કારણ ખુદાબશે ને ટિકિટ બિકિટ માઇન્ડ નો જન્મ કેવી રીતે અહંકાર અહંકાર માઇન્ડ નો માઇન્ડ નો તો અહંકાર ઓપિનિયન ઇઝ ધી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર જો ઓપિનિયન બંધ થઈ જાય મન બંધ એક હારમાં કોઈ જાત ને તમે ઓપિનિયન ના આપો તો ફરી બીજા હન મન કલા ઓપિનિયન આપ્યા શું એમ નહી હવે તમે છૂટા ઓપિનિયન આપે જ્યાં પોતે જ છું એમ આપે છે ઓપિનિયન આપ્યો નવું મન બન્યું જેમ કેમ લાગે છે ભૂજગલમાં હા જેને ચેતન જગત ના લોકો માની રહ્યા છે જેને ચેતન માની રહ્યા છે એ ચેતન જ નહિ મિકેનિકલ ચેતન છે મિકેનિકલ જેને જગત આખું માને એ સાધુ સંન્યાસી બધા ચેતન માને એ ચેતન જ ચેતન જેવું દેખાય કરું ચેતન જેવા લક્ષ્મણ હોય પણ ચેતન આવું ના આ ચેતન કેવું છે આ મિકેનિકલ ચેતન છે મિકેનિકલ ચેતન એટલે પાવર ચેતન પાવર ભરેલો હોય કાયા ની ત્રણ બેટરીઓ એ પાવર ભરેલો છે પાવર જ્યાં સુધી હશે ત્યાં સુધી આ લાઈટ આપ્યા કરશે તારથી આ જગતની ક્રિયાઓ ચાલશે અને પાવર બંધ થઈ ગયો ખરાબ થઈ પાવર કે કોણ ભરે છે કોજીક કો જન્મ પૂર્ણ જન્મ ધાર્યા જ કરે છે નહી પોતે પોતાનું ગુચવાળું કહીશું કે નહીં જેટલું નીકળે એટલું તો પોતે કહી નાખે એટલું ના નીકળે એટલું એ ગુચવાળો જે કાલે કર્યા લે તો એને નમસ્કાર કરવા શું કહ્યું નહિ નમ દર્શન દર્શન તો આ દેહ ના કરવાના નથી દેહ માં શું દર્શન કરવાના ગુજવાળો કઈ હાલે થી ઊંઘ ના આવે ચિંતા જોઈ રી નહી જોયેલી છે એવું કહ્યું કે તું જીવ તું સિંધ ને શોધ ના કરે કૃષ્ણ ને કેવું કરે તો આપડે કહીએ કે ભાઈ કૃષ્ણ ભગવાન આવું કર્યું છે તે ભગવાને તો કે મારો છોડ્યો છે તારીખ શું છે રાખદેશ જ નહી આ યાદ શક્તિ શેના અધીન છે યાદ રાખવે જ ના અધીન આત્મા જે ગણ હતી અમારે એટલે રાખદેશ યાદ જ ના હોય તમને યાદ શક્તિ છે રાગેશ ના જેમાં તો હવે રાગદેશ હોય તે દ્રષ્ટિ તમે યાદ રહે થાય જ નહી એને કહી જગત વિસ્મત ના થાય યાદ જ રહ્યા ના યાદ કરવું હોય તો વહેલું યાદ આવે સામાયિક કરાવે ને આજે આજે દુકાન નથી યાદ કરવી તો વહેલી આવી નિશ્ચ કરે જ છે આ તો ત્યાં સૌથી ત્યાં બંધ થાય ત્યાં જાણું કે મોખ તૈયારી કરી રહ્યા આ તો ત્યાં ને લઈને સંસારું બોલ ચાર પાંચ આપડે જઈએ અને હવે અગિયાર વાગે અને કહીએ ચંદુલાલ લાણ ઉગો આપડે ઓળખા હોય એટલે બહેણું ઉગાડે પણ પછી આપણને શું કે આવો વધારો કે આપણને જો પણ રૂમ થયું ટાઈન હોવાથી એના જ્ઞાન માં હોય ને સાઈડ રૂમ થયા મનમાં શું થાય કે અત્યાર કઈ થી તમારા હોય ના થાય અત્યારે એવું થાય એક બાજુ મળે શું બોલે ચાવો પધારો આથી ચા પીવા એમ કે તારે એ લોકો શું કે અત્યારે આમ કરો ખરાબ કર્મો વધે છે આ જે સારી રીતે બોલાવ્યા ચા છે એ પેલા ના કર્મ છે આ નિદા થાય છે આ સારા કર્મ અને ખરાબ કર્મ બંધ થાય છે કાળ નું દબાણ છે એવા વિચાર આવી જાય પણ આપડે છે તેને તરત જ ધોઈ નાખવું જોઈએ પ્રતિમા કરોટું છે આ ભલે આ સારું છે શું કયું એટલે પૂછી નાખો ચાલી જાય ખરાબ થાય એ પણ પછી આપડે સુધારી નાગૃતિ ના હોય આપીએ વર્તે છે ને કેવી જાગૃતિ નહી અખંડ જાગૃતિ પદ્ધતિ બધા જાગર હશે ને ઊંઘાઈ હશે આખો દા જગત લાવ્યો આખું જગત ઉઘાડવા કેવું છે સાધુ સન્યાસી ઉઘાડવા કેવાય કે પોતાનું અહીત કરી રહ્યો નિરંતર હિત કરી રહ્યો છે આપણને કારણ કે આવતા કાકા થોડા જવાના એમને જવાનું તે નક્કી છે બધા ને જવાનું એ છે તો ત્યાંની જગ્યા આપડે સુધારી જઈએ કે ના સુધારી જઈએ ત્યાં નો સુધારણ કોઈ પ્રયત્ન અને પરલોક સુધારે છે એ આલોક વાત સમજવી પડે તેથી આખું જગત છે તે ઊંઘે ઉઘાડી માં કે ઊંઘેભાન પણ છે અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રિ ના થાય તમારે પ્રતિક્રહણ કરવાનું તમારે કરવાનું નઈ ખેતી પ્રતિક્રન કરવું કેમ અતિક્રમણ કર્યું માટે પ્રતિવું આપડે ગુનો ગમે છે વાતો બધી દાદા કાલે અમારે ત્યાં પધારવાનું કેમ કાલે અમારા અહિયાં પધારવાનું છે દાદા સવારે સવારે આવી જ કાલે અમે સવાર ના આવી જશું પાંચ દિવસ પાંચ દિવસ આ કોઠવાડી નજરે તમારે તો મોટેલ છે ને તમારે છે હજાર નોકરી કરવી જ પડે થાય શાંતિ થાય ખબર પડે કેમ ખબર પડે મને એની પૂન એ બરોબર નઈ કરી આઈટમ ભલેશ્કેલી હું કયા ઉપાય શું કરે રસ્તો શું ઉપાય શું કરે આ વાસ નું આવું થયું છે તે વાઇટ શું ઉપાય કરે બધી રીતે એટલો ભાવ આવે છે પણ બધા ઢાકણા બહુ ખોલે છે એમ કે છે બહુ ખોલે છે પેલા છે ઢાકણા બોટલ ના બોટલ ના વાઇફ હતી તો તેમ્યા ના એવું કઈ નથી વાઈફ આવી છે ઢોકળા કીધી જી ગેલો ઢોકળા કરવાનો બંધ થાય એવું છે બંધ કરવામાં કેવા વાંધો બંધ કરવામાં કેવા વાંધો છે હે બંધ કરવામાં કેવા વાંધો છે એમ એટલે તારી કેટેગરી જે છે હહ ત્યારે બંધ કરવું કરી શકો કરી શકો તો કઈ ન એક ને ના કરવાના છે આ સિરા ના પડાર બંધ કરી દે બંધ કરી દે સત્તિ આપો સત્તિ આપો નીચે ના વામો લે એ રીતે કરી લે ટીકરી કસમાં કન ના છે કસમાં ના કઈ વેર કુકારિયા ફોને ના બે ડોલર બે ડોલર કેટલા પેક માં લે દેશી દારૂ પીતા દેશી પીતો હતો ત્યાં કઈથી બિયર લાવતો હતો સારું સારું ખાજે બધું ફ્રૂટ ફ્રૂટ બધું કે એમ તમાકુ સોફાડી ને બધા ને ટેવ ત્રણેય તમાકુ સોપાડી ને બધા છોડી બધા ને ઘર ભાભી તો સારી છે ને ભાભી તો સારી છે ને આપડે આ ભારતી આપડે ક્યાં વાંધો છે આપડે ક્યાં વાંધો છે એક વાંધો બીજો વાંધો કાઢે આ જગત માં સ્ત્રી ની હગઈ કેવી છે ત્યાં સુધી રિલેટી હગાઈ છે કેવી રીતે તો અડધું રે સવાર માં તું ફાટી ના જાય નઈ તો એને એ ફાળભાઈ આપડે જરૂર ના હોય એ ફાળભાઈ ગઈ છે સાંભળે એના ગુણ જે સારા સાંભળ્યા કરે છે ને કોક વખત કોક વખત સાંભળે કોક વખત સાંભળે એને સાંભળતા ના ના એવું ના ઇંગ્લેન્ડ દેશ માં આવ્યો થાય શું કરવું ખાડું જોઈએ ત્યારે કેમ છે તને કઈ બીજો કઈ મરી ગયો ના મરી ગયો તપાસ કરવાની પાંચ લઈ જ ના પહોંચ્યો થઈ ને પછી નવું વેર વધે નહિ એટલા માટે આપડે એને કરી આપીને ખુશી રાખીએ વેર ના વધે બરાબર અને આ જગત વેર થી બંધેલું વેર થી જ બંધેલું છે એટલે મેં સંભાવ નિકાલ કરવાનું કહ્યું કયા કયા કેસ ના સંભાવ નિકાલ કરવા બધા ભારે હોય તેને મેં ક્યારે એક કેસ કહું કે જે સંભાવ નિકાલ મેં કર્યો છે ત્યારે તારે મેં કણસ ને ઘર કે જરૂર છે પાંચસો રૂપિયા કિંમત બહુ હતી અત્યારે પાંચસો ની કિંમત હતી અત્યારે તમારે પચાસ ડોલર એટલે હિસાબ માં નહીં તે દઉ કિંમત હતી પાંચસો લઈ ગયો પેલો મેં હવે મહેતાજી કહ્યું આપજો એટલે લઈ ગયા પછી કોઈ ભેગા થયા ત્યારે અમારે મહેતાજી તમને યાદ કરે છે પેલી રકમ તો જમા કરાઈ ગયા નથી કઈ રકમ તાર પાંચસો તમે લઇ ગયા તા મહેતાજી પાસે હું નતો લઈ ગયો મારી પાસે હારું આ પાંચ છ વાર ગુરુ મળ્યો નહિ તો પતી તમે લઈ ગયા ત્યાં એમ કે તું મારું શું થાય છે આ થોડા માં પતી જાય છે તો મારે યાદ કરવું પડશે તમે યાદ કરીને પછી મને આપી દો કે બે ત્રણ થયા પછી બોલાયા બે ત્રણ પછી આવજો તો જોઈ લઈશું આપડે બે ત્રણ થયા પછી બોલાવી પછી મેં કહ્યું મને યાદ આવ્યું બરોબર છે તમારું કેવું આ લઈ જાઓ તે પાંચસો એક આપ્યા એમને નક પાંચસો એક માં પચી ગયું શું કરવું એટલે આ સંભાવ નિકાલ કર્યો કેવાની બધા સંભાવ નિકાલ કરવાના આપણા પૈસા છતાં ખોટા એમ કહીને પણ છૂટી ગયો ને એ શું મેં કેવા મૂર્ખ બનાવ્યા ભલે મૂર્ખ બનાવી છૂટ્યો ને પણ તારી દ્રષ્ટિમાં મૂર્ખ બન્યો પણ ગુનેગાર તો ના રહ્યો તારી દ્રષ્ટિમાં હું લુચ્ચો બનુ તો ગુનેગાર કેવાય એકદમ છે તૈ ગયા સતયુગમાં સત્ય પ્રેમ થી બંધાયેલા છે અને આ કલિયુગમાં બધા વ્યાર્થ થી બંધેલા અત્યારે પ્રેમ તો હોય જ નહીં ક્યાંથી લાવે બધો સ્વાર્થ પ્રેમ એટલે બાયરે કઈ ભેગે થાય તો કઈ પૂર્વ હશે આપણે આવું બને નહીં છોકરો સારો ફરી કરે કે આ બોલા કરીને શું કરવાનું છે આપડે એને મળવાનું ને આપડે મળવાનું જે દુનિયા મળવાનું તો વ્યાજ શું વધારવાના શું અમૃત દુનિયા જવું તારે અમર દુનિયા કરી ગુરુવાર જ્ઞાન લેવાનું જ્ઞાન છે પણ પતાવજી આપે એટલે પ્રોબિસ મને આપી દે ને લાયેલો છે તેનું શું એમ કોને આપી દે ને ના ના ગાર્બેજ માં નાખી દેવાની દાદા આપવાની પાછળ નાખી દેવાની બીજા પીએ એનું શું બીજા પીએ નહી બીજું પ્રોમિસ થઈ લો આપી દીધે તારીખ કેટલી પડશે ના હોય તો એમને આપી નથી લા સાચું બોલો નથી લાવી દવા કરીશું ના મળે નહી વખત અમે આવવાના છીએ ત્યારે લઈ લઈશું બોર્ડર મહિના માં એક કે બે વાર મહિના માં બે અગિયાર હાર જેવું કેટલી એટલે બે બીજું ને બધું બહુ ઓછું બંને સાથે જ કરો ને મારું જલ્દી કેમ બંધ કર્યું બંધ કરો ને એમને ટાઈમ છે ખોટું થાય મહિના છે નીકળી જશે મને કે તે મને ઉપાધિ મૂકી દીધો ભાઈ કે ઉપાધિ માં મૂકી દીધો ઉપાધિ ઓછી છે પાણી ખાધો બધા એક હું તમાકુ બધા લખો પાછા એક તો છે એનું પ્રોમિસ લઈ દાદા નામિસ પાડ્યું ગરમ થઈ ગયો થોડું ગરમ થઈ ગયું મગજ ઠીક થોડું મગજ ગરમ થઈ ગયું કેમ અમે બધા કીધું ને તમને એટલે પડી ગઈ ને બધા કહી દેવું બધા લોકો ધીમે ધીમે બધું કર ને અમને દરેક અમે જોડાય નહીં એક તો એક તો બહુ ગઈ પછી આ અશોકભાઈ ને કે છે તમે મને ઉપાધિ માં મૂકી દીધો બોલે આવું ના બોલાય એના કરતા રાધી કુશી સાહેબ પાછું આપી દીધું આવું ના બોલાય રાધી કુશી થઈ હવે ઉપાધિ આપી દે છે વાંધો નથી પણ દાદા ઘણા લોકો આપી દે ને પ્રોમિસ પણ થોડા દાદા સાહેબ કોક દાડો આભરે છે લપટું પડી જાય લપટું પડી જાય પણ ધ્યાન રાખે ને એ કરું છે ને 30 એવું મારે જ નાખે તો બે ત્રણસો એટલે સાતસો ડોલર બાર મિને બચે એટલું સારા કામ માં એ બતાવજે સારા કામ માં કોઈ વખત વાપરજે સમજ એ બચાવ છે સારા કામ માં વાપરજે ભરતી તારી હવે બહુ સારી બંધાય છે કૃષ્ણ ભગવાન નું અને અમારે કઈ આપી દે અમ કશું લેતા નથી અમે તો ગુરુપૂર્ણ હોનારી માળા પેલા ને આપીએ છીએ હજાર રૂપિયા આપવા છે હજાર થઈ ગયા બીજા બીજા જગ્યા થાય છે પણ દાદા મેં વીક ના પચી નાખ્યા છે દર વીક ના પચી જ્યારથી મંદિર નું ને ચાલો ગુરુ પૂર્ણિમા વખતે વાત આપણે આવતો જોશે નહિ નહી એક એવા દેવ છે જે હજુ લાખ વર્ષ જીવવાના એટલે જે જીવતા હોય તેની મૂર્તિ ના કેવાય પ્રતિનિધિ કેવાય શું જે મૂર્તિનું મૂર્તિનું વજન પચીસ ટન છે કેટલું શું પચીસ ટન પચીસ ટન બાર ફૂટ ને ભવ્ય મૂર્તિ એક બાજુ કૃષ્ણ ભગવાન એક બાજુ શિવ નીચે નીચે નીચે મહાદેવજી પાર્વતી અને ગણપતિ કૃષ્ણ ભગવાન નીચે મૂર્તિ તમને દર્શન થાય બધા દેખાય દર્શન દેખાય બધા મૂર્તિઓના એક ફેર તમે દર્શન કરી જાઓ ને એટલે પછી તમને હાજર એક ફેર દર્શન કરી જાઓ પણ હજુ મૂર્તિ આવ્યા પછી અમે પ્રતિષ્ઠા કરીશું ત્યાર પછી મૂર્તિ દર્શન થશે બરોબર પ્રતિષ્ઠા નામ કાઢવા માટે ના કરવું આપું નામ કાઢી એનું ફળ મળી ગયું કીર્તિ મળી ગઈ એટલે થઈ ગયું બટાઈ ગયું એટલે નામ કરવા માટે આપણે હા આપી દેવું शरीर ना मालिक नहीं पारोशी तरीके रेव पड़ते હું ઉઠી આનાથી એટલે આ બે હાજર દાદા ભગવાન બે હાજર કિંમત થઈ ગઈ ને એટલે દાદા ભગવાન નથી બોલતા હા ઓરિજિનલ તે આપડે વાત કરે તો આજે હું બોલતો નથી એટલે વાણી છે એટલે વિધાઉટ એની પોઈજન છે શું છે માલકી વાળી વાણી એ પોઈઝન જ હોય આમાં પોઈજન ના જ્યા ગયા હો આગળ આવ આ એરિયા માં છીએ ત્યાં સુધી આવજો કાલે અહીંથી આવજો એમની જોડે આવશે મને ખબર નથી પણ એ છોકરો ને વાઈફ ને નાનું છોકરું હતું ત્યાં ત્યાં દર્શન આવ્યા હતા તમે ક્યાંથી આવ્યા દર્શન કરવા અમારે ફાથર નો કાકર આવ્યો દાદા ભગવાન આવ્યા છે દર્શન કરી આવજો તમે જ્ઞાન લઈને જાઓ અહીંયા તારે થયેલો અઢી ટિકિટો ડોલર તેરસો ડોલર એટલે તેર હજાર રૂપિયા એને ખર્ચો દર્શન કરવાનો તો તમારે તો ને દર્શન ની કિંમત આ દર્શન જ્ઞાની પુરુષ નો દર્શન જ્ઞાની પુરુષ દેવધારી પરમાત્મા કે શાસ્ત્રો અને બધા ચાર વેદના ઉપરી હોય ચાર વેદના ઉપરી ચાર વેદ ભણી રે ને શું બોલે તું આત્મા ખોર છે ત્યાં કહે છે કેવા મળે હવે આપડે જ્ઞાની પુરુષ પાયા જ્યા કેમ ખબર પડે આ વસ્તુ ની એટલે હું કઉાર ખબર પડે કે શું છે લાભ લેતા હે ચાલો ચરણ વિધિ કરી લઈએ અમે જઈએ છીએ એમ ચરણ વિધિ કરી લઈએ અમે જઈએ છીએ દાદા એમ કે ઘરે જાય છે ઘરે જાવ કાલે સવાર માં કીર્તિભાઈ ને ત્યાં અમે આવીશું કીર્તિ ભાઈ ખરેને ત્યાંથી ત્રણ માઇલ જ દૂર છે કીર્તિભાઈ ના મોટેલ કેમ કે એટલે અત્યારે દાદા બધું થાકી સારું હતા